એક શબ્દ ગુરુદેવ કાકો અનંત વિચાર થાક મુનિજન પંડિત વેદન પામે વેદ હમ ભેદન જાને હમ વેદન કિરસ સંત સિધાબિયા વેદન કો ગમ ના દીધી કુંડળી દોરાખલું જે રાણી માળ શ્વર ના જામ પરાય જાાય મન સીધા તેડા नौ लाख हाथ રા गुजरात कच्छ न सुप्रसिद्ध कलाकारों स्टेज प्रोग्रामी के साउंड मंडवी